અહંકાર નઈ છે મમતા બાહંકાર કેવાય ને તમે આશીર્વાદ આપો થાય નઈ થાય નહીં નો ઈગો છે નો સેન્સ નો ઇન્ટેલેક્ટ નો ઈગો બુદ્ધિ બે ની ટેલેન્ટ બે ની એક સેન્ડ બુદ્ધિ ની સર मींस ધેટ ઈટ ડઝન્ટ હેવ એની ઈગો ઈટ મે ની નેગેટિવ ઈગો એ નેગેટિવ ઈગો કેવા એક સેન્ડ પણ બુદ્ધિ નથી એ નેગેટિવ ઈગો 11th wonder of the world. આપી દ્રષ્ટિ છે સચી દ્રષ્ટિ છે ને આપી દ્રષ્ટિ એટલે દેખાતા સાતના જે <laughs> <laughs> <laughs> <laughs> કેમ થઈ જાય આપના રહી ને આવીશ પૂના રહી ને આવી આપડે એકલો વિચાર પુના રહી ને આવે ને ભલો મા માન્યતા ભાઈ આપણી માન્યતા આપણી થઈ ગઈ પ્રકૃતિ કપે સુધી પ્રકૃતિ કપાયક સલાહ સારી હતી જેવો હોય પણ દાદાજી કે શું પછી બીજી જગ્યા છે મમતા હોય તો નામ આય છે કે શું એ દીકરો તમને પૂછી સેવા દર્શન મારું ચાલશે રાત બાળ એમનું કેમ કલ્યાણ થાય અમારી સેવા કરે એટલે વધારે બીજા બંધ ના આવે કારણ સેવા કરતા હોય ને અવે રસ્તે ચાલતા હોય તેને તોડી નાખાવો પટ્ટી ઉખાડી દે જે લાય ને તે દજાય જય સચિદાન દાદા ની ગેસ ગમે તું કઈ લાઈ દે તો લાઈવ સહન કર્યા કરે એ લોકો નહી બધા રૂબરૂ કિંમત બહેનો અગાઉ કપાયું હોય બતાવી દે ને ખરી કરે શોધખોળ કરે સારી શોધખોળ કરે તો દેખાડી નહીં તો શોધખોળ ના કરે એમના બાબત બધા જ કરે બધા સારું સારું જ કે નહી બોલશે લોકો છે ખબર નથી એક શબ્દ નો અનુભવ નહી દાદાજી એક શબ્દ અનુભવ નહીં હા એટલે કૃતજ્ઞાન બોલો તમારી પાસે વાંચ્યું શું ના ના હું તો હંમેશા કઉા કે એક શબ્દ નથી સમજતા એક શબ્દ પણ નથી સમજતા મુશ્કેલ અને અનુભવ માં આવવા માટે ક્લિયરન્સ થવું જોઈએ એકદમ ક્લિયરન્સ આ ક્લિયરન્સ થવું જોઈએ એ વાત સાચી છે દાદા ભલે અમે કહીએ પણ જેવું ઉખાડવા માંગો તો ખબર પડે મનમાં ભાવ ખરેખર બધું કઈ પટ્ટી ઉખાડી નથી સાચી વાત છે લોકો હજી વાતચીત કરો તો કરતા જાય આપડા લોકો મતભેદ છે નહીં બહુ છે આ એવું છે મનો મતાર થી છૂટી જશે મત હું છે તો સારો પાસે શું ડેરા બધું મતાર છૂટી જશે એમાં મહાવીર સામ ની મૂર્તિ પાછી પારસનાથ ની મૂર્તિનાથ ની બધા કોના રક્ષિત ક્યાં રક્ષક કેવાય કે દેવ કેવાય મણિભદ્ર શાસન દેવ મણિભદ્ર શાસન દેવ છે મહાન ભદ્ર को <laughs> ना के जैन जैन जैन घंटाकंडीर बहुत जुदा पाठा पर पावीर ना कहवा ઘટાકર દેવ ઘંટાકંડેક મારી ના દેવ તો આપડી વાંચી વૈજ્ઞાનિક છે એ નિરંતર સમાધિ રાખેલું વૈજ્ઞાનિક છે ને એક કરોડ લીધે બોલો તમારું મારું ચાલ તમ અને મને આત્મા સુધી આત્મા શું ભૂલાતું કઈ બધી નહી ને કોઈ જગ્યા આપડે જાણવી પડે જોવી પડે છે કેવું પડે એવું કહે પણ છતાંય કે હું હર વખતે એવું કરું છું દરેક બીજી કિંમત માં ના આપો પસ્તાવો હું હમેશા પસ્તાવો કરું છું પ્રસંગ કરીને લ્યો ફરી આજે આપડે એ પૂછે છે આપી દઈએ અને એક બીજી લઈએ તો કોઈ આપો છે કયા ભાવ આપો બીજી લડી છે ના સાડી કાઢું તો જ બીજી લઉં એક કોઈ ને આપું તો જ બીજી લઉં નથી કરતી દાદા પૂછો ને ક્યાં ભાવ કયા ભાવથી આપો કોઈ ને મદદ કરવાના ભાવથી આપે તો લેવી ન લેવી એમ એટલે એક સંખ્યા મારી હોય કે પચાસ સાદી હોય તો પચાસ ની પચાસ જ રે પણ એટલે તમે અહીંયા આપડે મુક્તિ માનવા છે તો એ કરનાર સુધી આજે છે એટલે એમ લાગે મિક્સ થઈ જઈએ થઈ જઈ છીએ એવું દાદાદારી છે એટલે તમને એ વખતે એમ લાગે કે આ બધું આમ થઈ ગયું છે પણ પછી પાસે તમે ધાન માં આવો ગો પેલા પછી અમે જુદો કડો જુદા તું જુદો જ છું કાંઈ મને મારો જુદો તો કપાઈ ગયા થાય લઈએ મને સામે સાંભળ્યું જીવતા આપણે ગાડીમાં એટલે પુના ગાડી બેઠા પછી પુના આવવાનું છે ને એમ કઈ દર્દન કરવાનું હોય બીજું આપડા હાથમાં છે નહી આપડા વ્યવસ્થા છે के गाड़ी चलावो सावधानी पूर्वक चलावो व्यवस्थित सावधानी पूर्वक बिलकुल पी अथरा बदलता है व्यवस्थित व्यवस्थित होता खराज करो ये गुना ભૂલ એટલું જ સમજે તો ઘણો એ જાય કરવા જ માર ખાવાનો એ જ ન્યાય કુદરતે ન્યાય કરે છે કુદરત ધંધે છે ન્યાયમાં જ રહેશે એક સેકન્ડ પણ અન્યાય થતો બધી બાબત રવા જ્યાં થાકી ગયો નવું કઈ કામ હતો કઈ કોલસિસ જુકા આદરણીય મહાન આગેદાર બૌસાર દે કોન્સેકટિવ એક્સપિરિયન્સના સાખી હતા સાખી સાખી કાજીલે માં કે આત લોકો કોઈ મત પડ્યો અંંતરની ગાદી મારો પેજ બુ કર્માધીન પણ એ સરવાયુ કાય એટલે શીખવાનું છે આગળ જતા રે વિનાશ કરતા આયુર્વતી છે સૌરી બુદ્ધિ હુજા કરે જ બહાર ને મુશ્કેલી ના થાય ઝઘડા થયા ઘરે પછી બાબતો સોલ્યુશન નીકળતા ઝઘડા ઉભા કરે આ બધા તો ગવર્મેન્ટમાં સધા હજુ કરી શકતા નથી કહી શકતા એટલું સાધન છે લોકો ને પોતાનું સુખ બીજા લોકોને આપી દેવું પોતે સુખ ભોગવવું નહિ તો પુલે ભેગું થાય પોતાનું સુખ બીજા આપી દેવું તો બીજા પોતાનું ના આપી દે પણ પોતાની પાસે આપે એક પ્રકારનું પુણ્ય છે દેવગતિ સુખી કરે અને કોઈને દુઃખ ના આપે અને પુણ્ય જ બંધાય પોતાનો પાસ જે સંપત્તિ હોય પારકા માટે વાપરવી એજ પુણ્ય દવાખાના ગયા હોય માણસ મુશ્કેલી હોય કે નિરાશો આપવાનો એનું માન નહીં માનસિક દુઃખતા ગભરાતો હોય શાંતિ આપવી ઘરમાં કોઈ માણસ ને દુઃખ પંચિંગ નહીં કરવું જોઈએ પોતાનું સુખ પછી પોતાના પૈકી લક્ષ્મી પોતાનું એમ થઈ પારકા માટે વાપરવું એમ નંબર ધર્મ એમ નંબર પુણ્ય અને એ પુણ્ય બધે બચાવે કોઈ બચાવ આહાર દાન ઔષધ દાન જ્ઞાન દાન અને અભયદાન ચાર પ્રકારના દાન થી ગંદા હોય બધું ગટર ને પુનઃ બતાવે છે આફત આવવાની ભાઈ પેલા ચેપુ ની ભૂ રહે રાખીએ આપણને પણ હેલ્પ કર આ મનુષ્ય બોલવું છે મનુષ્ય બોલતું હોય દ્વારકા માટે પોતાના માટે પોતાના માટે <that's out> <that's out> <that's out> એમ કેવું ત્યારે મને એવો બૌ ભાવ થતો કે મારી પાસે પૈસા આવે તો હું બધા પૈસા આવ્યા પછી એટલે એમને કહ્યું કે શ્રીમંત રાજ પાસે આત્મ જ્ઞાન પ્રાપ્ત પુરુષ ની સેવા કરી નહીં કાક તમારી લોભની કાંઈ તૂટશે નઈ જાતે ના તૂટે એટલે તમને કે નાખી દેતું તમારા ગીત ને ભવિષ્ય હું તમે મને કહો દાદા કે આપી દઉં કે તું જ આપી દો મને એટલો તો ભાવ ના આવ્યો હોય એમ કે છે કે તમે કહ્યું મેં આપી દીધા પણ કે મને મારા પોતાના ભાવ આપી દીધા ના કેવાય ને ભાવ થી આપણે આજ્ઞા ભાવીન કર્યો આટલા હારું જોડું અમે ઘરતું હોય એટલું કરવા દઈએ ના આગળ વધાર ના કરવા દઈએ કારણ કે થઈ જશે પણ તું જો આપી દઈશ ઉશ્કેર્યા ઉશ્કેર્યા છીએ આપી હોય તો હું આપું તો આ સ્થળ એ નહિ નું સ્થળ ન તો તમે આપ્યા પછી યાદ આવે કેવી જ નથી લો છૂટ્યો હોય તો ખાલી ખોનામ પડી જવાનું હોય કોના ભર્યા કરતા યાદ ભર્યા જ બરોબર ભાડો ભાડો બરોબર ના પાછી દીકરી કે છે તો હું કઉ પચી લખો અને પચાસ પાછા આપોળા નથી છૂટાતો હલકા થઈ જાય હલકા સેવા કરો છો હું મારી વાત છે લાખો રૂપિયા સરપ્લસ બધું બહુ એને આવશે આપશું જયારે આવે ત્યારે એવું છે સિમંદર સામે દેવા છે ચાલુ જવાનું ત્યારે આવે તેથી ત્યાં જોઈ શકું